3-6 શ્લોક નંબર થ્રી ટુ સિક્સો રામ પ્રતાપેચ્છા રામયોધર્મ જન્મનોધ્યા પ્રસાદાખ્યા રઘુવિરા સુકુમંદનંદમોખ્યા છે નૈિબ્રહ્મચારી ગૃહસ્થાશમયારામાં ભાધ્યાય મશ્રયા સારિત વાયુષા યામિષ્યતા ગતા મુક્તાનદા યેશ્યુ સાધવસ્તાખિલા ધર્મ રક્ષ પણ બ્રાહ્મણો ને પહેલા એટલા માટે गणा के ब्राह्मणों अन्न वर्ण करता पापनु प्रायश्चित करव पड़त हो सकलम दादोनम क्षत्रियमृतम वैश्यू शुद्र जाति सैला पापनु प्रायश्चित ब्राह्मणों ने संपूर्ण अपव क्षत्रिय नेणु आपव वैश्य ने अर्धव शुद्र ने ब्राह्मण करता पा भगन प्रायश्चित आपव जे पाराशर माधवीय मा अंगीरा ऋषि कहू पर ब्राह्मण द्विगुणा मता त्रिगुणा प्रोक्ता परसदृतम स्मृतम पापन प्रायश्चित आपनारी ब्राह्मणों की परिषद धर्म सभा करता क्षत्रियो परषद ब्राह्मणी वैश्यों की परिषद त्र गणी राखवी અને પાપ ધોવા માટેનું પ્રાયું પર બ્રાહ્મણો થોડા હોય તો ચાલે ક્ષત્રિયોની સભા જાદા સંખ્યામાં જ હોય અને વૈશ્વની એનાથી જાશ્ચિત માં ઓલટું ચાર પ્રકારના જઘન્ય ઘોર અપરાધના પ્રાયશ્ચિત અંગે સમજવાનું છે અમારા આશ્રિત જે માયારામ ભટ્ટ અહી અમારા આશ્રિત એવો વાક્યાંશ છે आश्रित अर्थात शिष्य शब्द छे। वगर प्रेरित शिष्य न शिक्षा छे। तेथी स्वयं लेखक नु निर्दोषपणु जन बाबत धर्म शतक में कही चाहिए अष्य हितम विध्या ગુરુ સયવાથી દયાલુ રુકૃત દયાલુ રૂપ ક્યાં એટલે દયાલુ ઉક્તા પ્રેરણા એટલે પ્રાર્થના મને મને કઈ કેજો ને ન કેજો તો હાપેટમાં આવ્યા તો કે એટલે બહુ દયાળુ કહેવાય તોય જાપટે તો એની દયા છે પ્રાર્થના કરે ને જાપટે તો એટલા બધા પ્રાર્થના કરે તો રિહાવાની મારા શિષ્યપણા ને પામેલી એટલે કે મારી આજ્ઞાથી શાસ્ત્રોમાં કહેલા પતિવ્રતાના ધર્મોને પાળીને શ્રી કૃષ્ણ ભગવાન નું ભજન કરનારી સધવા જેનો પતિ હયાત હોય એવી સ્ત્રીને સુવાસીની તથા સધવા કહેવાય છે અને વિધવા જેનો પતિ હયાત ન હોય મૃત્યુ પામો હોય તેવી સ્ત્રીને વિધવા કહેવાય છે આવી બંને પ્રકારની સ્ત્રીઓ સનાતન ધર્મની મર્યાદા મુજબ પરાધીન ગણાય છે અને હવે પછી કહેવાશે પણ ખરું માટે બ્રહ્મચારી વગેરેની જેમ પોત વર્ગમાં કોઈ સ્ત્રી મુખ્ય ન ગણાય નામ લખ્યું નથી કારણ છે કે ગ્રહસ્થાશ્રમ માં સ્ત્રીઓ બધી ગણાય છે પુરુષ નું નામ લે એની પાછળ સ્ત્રીઓનું નામ એનું કોઈ પ્રાધાન્ય નથી આશ્રમ પ્રમાણે નામ લેખ્યું નથી અને તેની પરાધીનતા ને લીધે જ પુરુષોના પછી તેનો નિર્દેશ કર્યો છે ગ્રહસ્થ પછી તર્ધવાયો છે અને ત્યાર પછી સાધુઓનું નામ લખ્યું અને મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ ધર્મ સાધે સદાચાર રૂપ ધર્મ જેના વર્તનમાં નિત્ય સુદૃઢ હોય તે સાધુ કહેવાય સાધુ ધર્મ હોય સાધુ સદાચાર હોય એટલું જ પૂરું નહી પ્રશસ્ત ધર્મ હોવો જોઈએ અને સદાચારમાં શું ફેર્યો સાધુઓના જીવનમાં મેક્ઝિમ હારું આચરણ હોવું જોઈએ વધારે માં વધારે શક્ય કારણ કે સાધુ છે ને એનું જીવન સીધું લેવલ ઉપર આવેલું જાય તો સાધુ કહેવાય એને પોતાના જીવનમાં સદાચરણ વધારવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ મેક્ઝિમ એટલે વધારે પ્રશંસા ક્યારે કરાય પ્રશંસા ક્યારે કરાયું વિશેષ કામ કરે તો થાય ને એમ કરે છે એટલું ને એટલું કરી જાય તો વધારે પ્રશંસા નો થાય પ્રશસ્ત એટલે વખાણવા જેવું પ્રશસ્ત એટલે શાસ્ત્ર સંમત તો ખરું પણ વખાણવા જેવું વખણાયેલું એવું થાય ધર્મને સાધે સદાચાર રૂપ ધર્મ જેના વર્તનમાં નિત્ય સુદૃઢ હોય તે સાધુ કહેવાય સાધુ લક્ષણો શ્રીમદ ભાગવત કયા છે જેમ કે સાધુ સ્તવ ઉત્તમ શ્લોક મતવિદ પ્રભુ પ્રભુજી હારો સાધુ કોણ આપણે મતે થો ને મતે હોય કે ઉદ્ધવજી એ શ્રી કૃષ્ણ ભગવાન ભોગી ગયા કે તમારે મતે હારો સાધુ કોણ નારજી ઉત્તમ શ્લોક હે ભગવાન તમારે મતે કીદરકવિધ સાધુ મત તમે કોને હારો સાધુ માનો એનો સીધો અર્થ થાય કિદરક મત એટલે માનો છે એટલે કે ઓલામાં અઢારમાં અધ્યાય માં એવું જ છે તમાર મતે સાધુ કોણ ત્યાગી કોણ એવું છે ને તમાર મતે ત્યાગી કોણ તમે મોટો ત્યાગી કોને માનો શ્રી કૃષ્ણ ભગવાન મોટો ત્યાગી કોને માને કર્મ ફલક ત્યાગી સત્યાગી સત્યાગી ઉચ્ચ કરી રાખે તો એ મોટો સાથે ઘરણ રાખે તો કોમન સાધુ થોડું વાહેલું ઘરણ બહુ મોટું ભોજન તો ઠીક છે પણ દક્ષિણા બોત બુરી ચીજ છે સેવા કરી દે પછી દક્ષિણા બહુ મોટી માગે તો પછી મુશ્કેલી એટલે શ્રી કૃષ્ણ ભગવાન એમ કીધું દક્ષિણા ન માગે કઈ દક્ષિણા ન જઈ સેવા કરીને કઈ દક્ષિણા ન જોઈએ લાંબી લાંબી દક્ષિણા જો માગે તો શ્રી કૃષ્ણ ભગવાન ની મુશ્કેલી થઈ જાય એટલે બે ઠેકાણે એવો જ પ્રશ્ન છે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુને એવો જ પ્રશ્ન પૂછી નાખ્યો તમાર મતે મોટો કોણ મોટો ત્યાગી કોણ અને તમાર મતે મોટો સાધુ કોણ મુક્તાનંદ કહું મોહન મેરો સર્વસ્વ હોય એવો સાધુ હોય તો એને હું મોટો માનું આવો હોય તો કરતો ગાદી નાખીને આપણે બે જઈ વારખો રાખી હમણાં છે ફોટો પડાવે એવું બેકગ્રાઉન્ડ સરખું જોઈએ તો મોટો સાધુ કોણ મોટો સાધુ બેકગ્રાઉન્ડ સર મોટો સાધુ કોણ એમ એટલે મુક્તાનંદ સ્વામી સંવાદ શાસ્ત્ર નો સંવાદ કીધો છે મુક્તાનંદ કહત યુ મોહન મેરો હિ સર્વસ્વ ભગવાન એવું કીધું એને હું મોટો માનું છું ગીતામાં અઢારમાં કીધું કે ઘણી જગ્યાએ કીધું છે સાધુ કેવાને નો કહેવાય કીધું મહારાજ મુક્તા ને સમય કીધું છે મહારાજ નો મત કીધો પણ શાસ્ત્ર સબગુણપુર સબ ગુણ પૂરણ પરમ વિવેકિ ગુણ કો માન ના આવે એવું તો આમે ક્યાંય કીધું નથી એટલે મહારાજ નો મત છે બોલે પણ શ્રી કૃષ્ણ ભગવાન નો મત છે ભક્તાન સ્વામી મહારાજ નો મત લઈને કીધો સંવાદ તો શ્રી કૃષ્ણ ભગવાનનો નિજ લઈને કીધો છે પણ મહારાજનો એમાં મત હું કે સબગુણ પૂરણ પરમ વિવેકિ ગુણ કો માન ના આવે ગુણ હોય નાક દબાવવાની શક્યતા હોવી જોઈએ નાક દબાવવાની શક્યતા નાક દબાવે પેલા બટકું ભરતો હા ચાલ સાધુમ શ્લોકિદ્રો પણ એવો ગીતાભાઈ અઢાર માધ્યમ એવો જ પ્રશ્ન છે કે તમાર મતે મોક્ષ સં્યાસ યોગ છે ને નામ કરે કર્મ સંન્યાસ નહી હોય મોક્ષ સંન્યાસ કર્મ સંન્યાસ તો ચોથો પાંચ નો છે પણ લગભગ મોક્ષ સંન્યાસ એવું કઈ કેવો સંન્યાસ લેવાથી મોક્ષ થાય એનો સાર હું ગીતા કોઈ દીધા થિંકિંગ કરો છો કે નહીં કઈ એમ બાકી ખાલી કરી લખો તો કઈ ફળ ના મળે એમ થિંકીંગ ફળ મળે કેવા સાધુ ને મોક્ષ થાય એવું કીધું પેલા એવું કીધું કેવો સંન્યાસ હોય તો મોક્ષ થાય કેવો સંન્યાસ હોય મોક્ષ ગીતા પ્રમાણે આપડા પ્રમાણે ઉદ્ધવજી આવું જ પૂછ્યું છે હું માની બેઠો છું આવું ક્યાંક ગોખ લે એવું ક્યાંક ભગવાન પૂછી તમે ગોખો છું ગોખી રાખ્યું હોય ને કઈ કે ભગવાન હું ગોખી રાખ્યો તમે કે ભગવાને ફટ દઈ ને કીધું મેં તો આવું ગોખ્યું છે આપડે તો આપડું ગોખેલું કહીએ નઈ અને કપડા પહેરાવી ને કઈ ગયું મારું તો આવું સરસ ગોખેલું છે જોઈ લે ફોટો પડાવવા જેવું છે ભગવાને તો ફટ દે ને ગોખેલું કહી દીધું કે મોક્ષ સંવાય કેવો સંક્ષ કેવો સંન્યાસ મોક્ષે એમ સ્વામીજી સં્યાસીઓ છે ઋષિઓ અને સન્યાસી તો એ ખબર નથી કેવો સંન્યાસ હોય તો મોક્ષ દે ગીતામાં ગોઠવી દીધું કે તમારું રચિત કેવાય તમને ક્યાં કીધું છે તમે કેવું માન્યું છે આપડે તો હું કીધું ગીતામાં શું કે છે શ્રી કૃષ્ણ ભગવાન ને માન્યું છે તમે એમ કીધું તમારા માટે કેવો સાધુ છે ત્યાગી હોય ફળ કઈ ઈચ્છે નહિ ગુણ અને તોય પાછો મામે કમ શરણ અમ્ર મારે શરણે હોય મારે આધીન હોય તો એવો સંન્યાસ છે એ મોક્ષ પ્રદાતા છે મોક્ષ સંન્યાસ યોગ એટલે એવો સંન્યાસ લ્યો કે તદ્દન ભગવાન આધીન હોય કાંઈ જો મારું ધારું કરતું એમ સૂચ કઈ શોક કરવા સર્વધર્માન પરિમ શરણ રાજ્યો મોક્ષ ઇશ્યામી સૂચ કીધો ને તારું મોક્ષ કરવાનો છે તો આવો સંન્યાસી થા અને એવા સં્યાસી ને મોક્ષ એટલે મોક્ષ સંન્યાસીક્ષ મોક્ષ અપાવે એવો સંન્યાસી અને એનો યોગ એક ને એક બે સર મોક્ષ કરનારો સર્વ્રે હોય તમારું મુકુન છે એ તમારા ઘરમાં હામે નહીં કદાય ને બહુ મોટો થઈ જાય બાણું મોટું કરાવવું પડે પણ તમારું કામ ન કરે તો એ નથી મોટો પણ રતી કરે કરે તો એટલે તમારે માનો કે બઉ એવો મોટો હોય અને તમારું કામ ન કરે તો એ તો શ્રી કૃષ્ણ ભગવાન આવું કીધું લઉન અર્જુને પૂછ્યું કિદરક વિધા ત્યાગી કોને કેવો બહુ સારો છે કર્મ ના ત્યાગરંભાત એવું બહુ સરસ છે મોક્ષ ભગવાને વાતો કરી અનારંભી પુરુષોશ નું તેમ કર્મ નો અનારંભ કરવાથી ઈ ક્યારેક મોક્ષ ને પામતો નથી એમ આરંભ કરીને ફળ કેટલું દેશે એની પછી વાત કરો આરંભ કરીમાં ઉધરાવું પડે ને ઢાકણીમાં તો ભાઈ આખી રાત દળાનું ફળ નથી કઈ આખી રાત કેટલું દળ્યું આખી રાત ઘંટી બહુ ફેરવી છે ઉધરાયું છે એમાં કે ટોપલી માં કે ઢાક ઉધરાવું એટલે શબ્દ શાસ્ત્રીજી મહારાજે ભગવત ગો મંડળ માં આપ્યો છે ભગવત ભગવત સિંહજી બહાર પાડ્યું હતું જે જે જે વિદ્વાનો હોય એવા નવા શબ્દો આવે એ આવકાર્ય ગણાય તો ઉધરાવું એટલે ઉધરાવું સ્વામીજી હું તમે ઘંટી દોડો છો ને આખી આખી ઘૂગરી કરીને ખબર સ્વામીજી ઉધરાવું એટલે હું જોવો જો પર્ટિક્યુલર ક્રિયા કઈ એમ કીદરક ક્રિયા એમ ઉધરાવું એટલે પણ એમ ક્યાં એમ બરાબર હરખું વર્ણન કરીને કયો એમ પેલું કરવું એ ઘંટી દળે ને હાથવાથે દળવાની એને ચારે બાજુ થાળું હોય લોટ દળાય ને સીધો એમાં લોટ પડે તા જરા જરા જરા જરા પછી ભેળો થાય એ પછી થાળામાંથી બહાર એને બાણું કાઢવાનું હોય અને બહાર કાઢે એટલે લોટ ઉધરાયો કહેવાય અને પછી હુંડામાં ફરે ટોપલામાં ફરે કાથરોઈડ માં ફરે અને આખી રાત હોય તો ઢાકણી માં ખબર છે કેમીજી ને ઉપદેશ દેવાના છો કે નહી આ લોકો નું ઉપદેશ દેવાના છો કે તમે ઢાકણીમાં ઉધરાવશો નહીં એમ ઢાંકણી એટલે શું કેવાય જોય છે ખાસ તો પ્રશ્ન એ છે જોય છે અને જોયા છે રિંગ લગાવી માથે એમ ફરી દે લોક કરી દે ઉઘડે ઢાકણી એટલે ઢાકણી એટલે એ ઠીકરાની હોય જે બોલે હોય ને એ વચ્ચે થોડોક ઢોરો હોય ને થોડો ખાડો હોય આપણો અંગૂઠો બે ને એવડો ખાડો હોય એમાં એટલે એમાં આખી રાત દળીને ઉધરાવે લોટ ભેળો કરે કલેક્શન ઘંટીમાં દળેલું હોય ને બધું કલેક્શન કરવું હોય એને ઉધરાવું કહેવાય પણ નોખા વાસણમાં તો આ વાસણ કેવું લીધું ઢાંકણી ઢાકણીમાં અંગુઠો બોડે એટલો ખાડો હોય એટલું જ એટલો ખાડો ભરાઈ ગયો ઉધરાય મોટો માણા હોય મોટો ત્યાગી કીધો પણ હવે ભગવાન કંટ્રોલમાં ન હોય ને ભગવાન ને સેવક ન થાય તો ઢાંકણીમાં ઉધરાયું કહેવાય તો ભગવાન હું એનું તમને મૂકુ તમારો બહુ મોટો સાહેબ થાય અને પછી અનાથ આશ્રમમાં તો મોટો સાહેબ નું શું ફળી ઉધરે મોટા સાહેબ નું ફળ હું એ મોટો ત્યાગી નું ફળ હું હે શ્રી કૃષ્ણ ભગવાન બઉ પાકા છે ઉધરાવા બીજા ઉધરાવા દે હુંડોલ પેલા ઉધરાવે હોય બ્રશ હોય ઢાકણી માંથી બોલે ઘંટી માંથી ઉધરાવું હોય ને એમાં એક બ્રશ હોય શેનું હોય ખબર છે કપડાનો ગાભો એટલે આમ થી લઈ નાળ છે થી લોટ બધો બારો કાઢી અને વાસણમાં નાખે ઘંટીના થાળામાંથી લોટ બારો કાઢીને વાસણમાં નાખવું ભગવાન કેવા પાક છે કે મોક્ષ સંન્યાસી તો કેવો તો આવો હારો જોઈએ એમ પછી સન્યાસી નો મોક્ષ ક્યાં સંન્યાસી નો થાય વાત એમ બધા સંન્યાસી મોટા મોટા હોય કરે ભગવાન ભગવાન નો અનન્ય શરણ આગત અને પછી સંન્યાસ હોય તો મોક્ષ આપે નકર કેતો આપ ભગવાન ને ઉધરાવ ભગવાન ને ઉધરાવે ભગવાન ને ઉધરાવે એવા તો બધા સંન્યાસી હોય ઓલું દળે આ સન્યાસી દળે ભગવાન કઈક ઉધરાવી કે કઈક એમ લોટ થોડોક નીકળે બારો લોટ તો એનો સં ભગવાન મોક્ષ કરે ને એમ એટલે ભગવાન નું કઈક ઉધાર કરે તો થાય ને ભગવાન નું કઈક લીલું કરે એવા સંક્ષ ભગવાન ને તો બધું લીલું જ હોય છે તો એ પણ પાછું આની પાસે જોવા હાટું થોડુંક હુકવી નાખે અને પછી કરી લીધું લીલું આનો મોક્ષ કરવા હાટું થોડુંક હુકવી નાખે પછી કે આને લીલું કરે છે ભગવાન ભગવાન આટા મારે તો હું કઈ જ નહીં જરાય લીલું લીલું કરવાનો સવાલ જ ક્યાં છે પણ એટલે ભગવાન ને પાછું હોય ને કે મારું કોઈક લીલું કરે છે તો એનો બોક્સ કરું એ પાછા કોણ સંન્યા સંર નું લીલું કરતા શીખી ગયા હોય એટલે ભગવાન પાસે જાય તો કરી જ દે ક્યાંક લીલું પાંચ ડબોડું તો નાખે જ આ તો કઈ ન કરે ભગવાન કઈ લીલું જ કરે નું પાંચ ડબડું નાખવાનો સવાલ જ ક્યાં છે એટલે ભગવાન લીલું કરે ઓ કોણ કયો સંન્યાસી લીલું કરે હો તો કે એનો આપણે મોક્ષ કરી હોય એનું ફૂકવી નાખે એટલું કઈ નઈ હમણાં કઈ નઈ કિદરક વિધો માતા ભાગવત માં કયા છે જેમ કે સાધુ શ્લોક મતૃ પ્રભો હે પ્રભો હે ભગવાન આપના વિચાર પ્રમાણે સંત બૌચમેન્ટ શાસ્ત્રજી કેતું હોય એનો કઈ વાંધો નથી તમારો હું પ્રાઇવેટ અભિપ્રાય ને સબ ગુણ પુરણ પરમ વિવે ગુણ કોમાન ના જે ચાકરી કરી નવ મોજ માગે એ મુક્તાન સ્વામી કીધું છે ચાકરી કરી હે પ્રભુ હે ભગવાન આપના વિચાર પ્રમાણે સંત પુરુષ નું સાધુ નું શું લક્ષણ છે આપના સ્વરૂપ ની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ કે જેનો સંત પુરુષ આદર કરતા હોય કૃષ્ણ જેમ કે કૃપાલુરકૃત દ્રોહ સ્થિતિક્ષુ સર્વ દેહિના સત્ય સારોન્વદ્યાત્મા સમ સર્વોપકારક હતોર્દાંતો મૃદુ શુચિરકિચન અનીહો મિતભુક્શાંત સ્થિરો મશરણો મુનિ અપ્રમત્તો ગભીરાત્માન જિતષડ્ગુણિત અમાની માનદ કલ્પો મૈત્રિક કવિ આજ્ઞા એવ ગુણા શકાન્ ધર્માન સંજ્ય ય સર્વાન માજેત સ સતત ભગવાને સાધુઓમાં સામર્ બીજાનું પોતાનું કલ્યાણ કરવામાં કેપેબલ બીજાનું અને કોક નું સારું કરવામાં કેપેબલ એમ પોતાનું ઘણા કોક નું કરવામાં બહુ પાવરતા હોય પોતાનું કરવામાં આવતા હોય એવું હોય શકે પણ બે કૃપુ સામર્થ્ય કીધું સામર્થ્ય જોઈ ભગવાન છે એવી તો એટલા માટે તો આપડે બધા નંદ સંતોમાં એવી સામર્થ્ય બાળનું પણ સામે નાયદા સ્વામી ભગવાન જેવા સમર્થ હતા જ્ઞાત્વા જ્ઞાત્ ભગવાને બહુ મોટું કહી દીધું છે ફરીથી વાત ધર્માન સંતવાન આ બધા આ બધા ધર્મ નો ત્યાગ કરીને એટલે ધર્મ નો ત્યાગ એમ નહી એમ આ બધા નું ફળ જે હોય ઉધરામણ એ મને દે એમ ઉધરામણ કે ફળ બધું મારે માથે છોડી અને આ બધાનું અનુષ્ઠાન કરે તો એ સત્તામાં શ્રેષ્ઠ સાધન મારે માટે એના જેવો કોઈ નઈ નથી સાધુ છે જ્ઞાત્વા જ્ઞાત્વાથ એવેમં યાવન યસ્યસ્ચાસ્મિ યાદૃષહ વજંત્યન્યન્ય ભાવેન તેમે ભક્ત તમા મતા ઈ લીટી નો અર્થ કરો જ્ઞાત્વા જ્ઞાત્વા જ જ્ઞાત્વા જ્ઞાત્વા અથ એવેમં યાવન મને સંતી છૂટી પડી લખ્યો છે નહીં બોલો આઉગરા છે હાલો એનો અર્થ કરો જ્ઞાત્વા જ્ઞાત્વા જ એમાન્ય યાસ્ાદશી જ્ઞાતિ જ્ઞાતિ માન્ય યાસ્મી યાદશ ભજન્્ય અનન્ય તે મે ભક્તમા શ્લોકનો ક્યાં અલ ભાગવત ના છે ને સાબિત આવી ગયું છે કે નહી તમારે મને બોલવા પૂરું થાય તઈ બીજા સાબિત ત્રીજા સામે કમ છોડો બોલવા તમે કયો એમાં જુદું છે પછી આમાં જુદું છે આપ્યું છે આમાં આવું ગ્રહ નથી આપ્યો એમાં આપ્યો છે કેવડો મોટો છું મારો મહિમા કેવડો છે એને જાણીને અથવા નહી જાણીને જે અનન્ય ભાવ થી મારું ભજન કરે છે એ ભક્તો માં શ્રેષ્ઠ છે ન જાણે શ્રેષ્ઠ પુનઃ જ્ઞાતવા હું જેવો છું એટલે ખરેખર તો શ્રેષ્ઠ અર્થ તો એ છે જ્ઞાતવા જ્ઞાતવા વારંવાર મને જાણીને પણ જ્ઞાતવા અથવા જ્ઞાતવા જાણી લોણી લોક નો જાણીએ કહ્યું પણ હું જેવો છું એ પાછળ જે પ્રશ્ન છે એ જ્ઞાતવા જ્ઞાતવા ના અર્થમાં યાવન અશ્મિ યાદ હું યાદૃશ અને યાવન એ જ્ઞાતવા જ્ઞાતવાથી શક્ય હોય કે જ્ઞાતવા જ્ઞાતવાથી શક્ય બને જાણી જ્ઞાની ને અજ્ઞાની બધા ઓળખી શકે છે એ કઈ ભગવાન ને શાસ્ત્ર ભણવા ગઈ હતી અર્થ એવો થોડો છે કે ભાઈ ઉપનિષદો ભણે ઉપનિષદ શાસ્ત્ર ભણવાથી નથી થતી મારે શાસ્ત્ર તો ઘણા પંડિત લોકો ભણે છે શાસ્ત્રી પુરાણીઓ બધા ભણીને જ આવે છે ને તો એ બધા ભગવાન એ બધા ભગવાનને ઓળખી જાય છે પૈસા કઢાવા માં તૈયાર થઈ જાય છે એટલું બાકી ભગવાન જ્ઞાત બાદ વારંવાર પ્રયાસ કરે બીજું શું ભગવાન કેવા છે દરજ ઉઠીને પ્રયાસ કરે કે મહારાજ કેવા છે તો ક્યાંક જવાબ મળે તો મૈસૂર ની પરીક્ષા આપી તેને કે આપી હતી તો એ ભગવાન ને જાણતા તા કે જાણતા જાણતા નતા જ્ઞાતવા જ્ઞાતવાનો અર્થ એમ છે ભગવાન નો મહિમા જાણવા માટે શાસ્ત્ર ભણવા એવું કીધું હું કીધું એમ કેવું એમ ભગવાન નો મહિમા જાણવા માટે સત્સંગ એ કરીને જ એને ભગવાન નો મહિમા જાણ્યો છે અને મારે જે પેલા જ વતરાપૂટ માં કીધું છે કે એને હજી ભગવાનનો મહિમા જાણ્યો નથી અને જે સાધુ ના દ્વારા સંગે કરીને ભગવાનનો મહિમા સમજાય છે એમાં એને વાંધો છે એટલે એ થતું નથી કામે સાધુ ના સત્સંગથી ભગવાન નો મહિમા સમજાય છે શાસ્ત્ર ના અધ્યન એની મહારાજે ના પાડી અધોગતિ ને પામે અને મહારાજ વતનામૃત માં એવું લીધું કે પંડિત લોકો છે શાસ્ત્ર પુરાણ તો ભણે છે પારંગત થઈ જાય છે ડિગ્રી હોતેળી આવે તો પણ એને મહિમા સમજાતો નથી ભગવાન એવું મારા જગિમા સમજવાનું કઈ શાસ્ત્ર છે સાધન કેવળ શાસ્ત્ર તો છે એવું નથી શાસ્ત્ર અનિતવા એવું લખ્યું છે ભગવાન નો મહિમા પણ હરખું સમજે તો થાય શાસ્ત્રને તો ગમે લગાડીને લાગે એમ જોઈન્ટ થઈ જાય રેલવે રાજધાની લગાડે નબળો ડબ્બો હોય રાજધાની તો ના પાડે ડબ્બો કે રાજધાની ના પાડે નહી તું મારી વાહ નહી લોકલમાં લગાડે રાજધાની ડબ્બો મહિમા છે એ તો સત્સંગ સત્સંગ થી જણાય છે એટલે જ્ઞાતવા જ્ઞાતવા કેમ નો થાય જ્ઞાતવા જ્ઞાતવા યાવન ય વાત કરી કે ગીતાનો પાઠ કરી રાખે ને જાણી રાખે પાઠ કરીને જાણી રાખે એવું ક્યાં કીધું એટલે ભગવાન એવો જાણે એટલે આપણે કેવાનું જ્ઞાતવા જ્ઞાતવાનો અર્થ હોય બે ભગવાને સોલ્યુશન કદાચ ન જાણીએ કે તોય પણ અનન્ય ભાવથી ભજી તો જાણ્યા કે પછી ન જાણ્યા તોય એના અર્થ ને માટે આની યાશ યાદ યાદ એના માટે જાવ ભક્ત તમામ હતા કામ ને કામ તમો સાધુ પુરુષ દયાળુ હોય તે કોઈ નો દ્રોહ ન કરે બધાના સ્વભાવ સહન કરે તેના આત્મામાં સત્ય બળ હોય તેનું સત્ય સારા સચ્ચાઈ નો રણકાર હોય એને કોઈ ખોટું કરવું નથી બીજાનું સારું જ કરવું છે સચ્ચાઈ રણકાર કેટલું છે ચાલુ છે સ્વામી મહારાજ ની છે